गायन गाइला गाना ता तुमला काय हवंय मनी मी नाही चालले काय लो माझा खूप भयानक दे जाऊ एकनाथ साते ताते साद केला महादेव लाप राजनाथ એમાં બેન પૂછે છે જે રહ્યું છે એ નીકાય નવું ઊભું ના થાય દિવસ થાય આપણે કહ્યું ઇગોઇઝમ પર પોઈઝન જ છે તો મંજુબેન સુખે અંજુબેન સુખે છે કે બંનેના દાખલા આપીને સમજાવો ને બિલો નોર્મલ ઇગોઇઝમ અને એબવ નોર્મલ ઇગોઇઝમ લગભગ બધા માણસો ને ઇગોઝન તો હોય પણ નોર્મલી ઉપર હોય બધું કારણ કે એ ઇગોર્જન નીકાળી ઇગોર્જન હોય ડિસ્ચાર્જ હોય આટલું ચાર્જ આવે લોકો એવું હોય ને અહીં જો બધા હોય તો ના કરે ભાવ કરે છે ભાવ એ ભાવક છે ભાવક મન માં રહે છે ભાવકો મનમાં રેસે આત્મા રેસે કેવું હોય ભાવ લાવે આપડે ના લાવવું હોય તો લાવે બધી ઈચ્છા ના હોય તો લાવે તમારી ભાવ ના હોય તો એ ભાવ થાય ને થાય ને ભાઈ ભાવકો નું સ્વરૂપ શું છે પરમારું છે ભાવકો એનું સ્વરૂપ શું છે બધું શું That's my name. Now. Uh -huh. Hello, that's my name. થાય કોનો થાય બંધેલો છે તેનો થાય બંધુક માં છે અહંકાર નો ભોગ કેવો અહંકાર નો ભોગ કેવી રીતે થાય આપડે નાના બધા અંતરે ભક્ત મુક્તિ પાણી થાય છે મમતા ની બધા બીજા પ્રશ્ન છે તો નથી <coughs> <Credit app Walking Tortilla> નથી વડતો કે છે નથી વળતો એ વળતા હતા તમને એમ લાગ્યું અમને કોઈ આ દુનિયા નું કોઈ ગીત દોષિત દેખાતો નથી એમ શું કહેવાય જ નહીં બીજું જે કરે છે એમલા કહે છે પણ આ બધું અમને હાથ ને કરે છે પોતાનો હસ્તાવ ના કરવું થોડું થઈ જાય જોયા કરવાનું કેસ મનજી આપ્યું પણ આ દેખાવ બધું કરવાનું બોલવાનું ડોઝ તો જાય છે દેખાય જોવા જાય તો શું કરવું જોવા બોલવાનો ને પ્રહર ક્રિયાઓ છે અને ચાર પોતે નથી કરતો હું કરી નાકરો થઈ જાય હા હું આ કરું છું આતો દેવા દેવાના મીર છું છે તું ચાલુ આજે વ્યવસ્થિત હોય જ્ઞાન હોય જ્ઞાનીઓ હોય પણ આગળ બનવાનું છે બનાવ્યો નહી બનવા છે બનાવવા જોઈએ આપણે કઈ બનવા છે કાર્યકલા કરાયો બનાવું બનાવણી કર્યું વ્યવસ્થિત શું કે છે ખુલ્લી વાંખે ગાડીઓ ચલાવો નિયમ સાવધાન પૂરક ચલાવો નિયમ નિયમ હતી દાખલા પણ તો સારું પડશે ભારત અને પુરુષાર્થના દાખલા આપો તો સારું પડશે આત્મા થયો પુછા સાથો પૂછા ના થાય ગાંધીરો પૂછા થયો તો આમ કેશો પૂછા ચાલ એટલે વિદેશ પ્રગતિ કર્યા સાચો પછાર પુરુષ થયા પછી સાચો પછાત ના સાચો પછાત પુરુષ થયા પછી હવે તમે પુરુષ થઈ ગયા હવે પૂછાય લોકો એટલો ઉદ્યોગ કમ થાય કાર્યક્રમ હોય કાર્ય દ્રષ્ટિ આ થાય આત્મા સમુક થાવી ને હવે ઊંધી દ્રષ્ટિ આપી ઊંધી દસ્તી નીકળી ગઈ એ દર્તન મોટી ગયો મોહના બે ભાગ મોહના બે ઢોકડા એક ઊંઘી દસિ અને એક વર્તન વર્તન એટલું રહ્યું નવું વર્તન પૂરું થશે ને જૂનું વર્તન છે એ ચાર કરું હશે વ્યવસ્થિત નિકાલ કરજો બધો ચાર્જ કરે બરોબર ને સારું ખોટું નથી અનુભવ થઈ ગયા જગત બહુ તમને નિંદા કરે એ આપણા મનમાં ના થઈ જાય માનસિક સીધા હા એ આપણે ચાર મિકાલ તે ભાઈ કઈ ગયો બધી સુધી લઈ ગયો ખબર પડે આ ભાવિસ્ આ ભાવ ચાર્જ છે એ આપણને અંદર કઈ રીતે ખબર પડે ચાર્જ ભાઈ તો તમે નામ ભરતભાઈ હું ભવ છું એક થાય ચાર બાવ બંધ થઈ ગયા નવા કરતા આ ગુજરાત બરોબર ને કેવા બંધાય ચાર થયો અવતારો નહી મનુષ્ય ના અવતારો તમે કહો છો બે ત્રણ અવતાર બાકી રહે કયું તો મનુષ્ય ને અવતારો આવે હોય બીજા આડવો કોઈ પીસા જગ્યાએ થાય તો ડલો બાંધવા ના પડે દારૂ દીવાય ગઈ ગયું બન્યા મતલબ નથી <coughs> એવું કહ્યું તો કે શું સમજાવી આપડે નથી આપડે જોડે એટલે સંસાર ચલાવ માટે આપડે જાનવર જાનવર ઘે દસ આવે ત્યાં આગળ કુંડલી ની જાગ્રત થાય છે બહુ <coughs> સારું <tabas> <yo> <seaux> <laughs> પ્રજ્ઞા અને બુદ્ધિ બુદ્ધિ અને પ્રજ્ઞામાં શું ફરક છે બુદ્ધિ અને પ્રજ્ઞા એનો શું તફાવતું જ્ઞાન એ બુદ્ધિ કાઉન કાયદાન જો સંસારમાં કહ ના કરે ના નીકળે સંસારમાં કહ્યું કરા દે સંસારમાં રૂપાળો કરી લોસ નિ બીજા શબ્દ માં કહીએ દરેક પ્રકાશ એ જ્ઞાન કહેવાય ઇન્ડેક્ટ પ્રકાશ એ બુદ્ધિ કહેવાય બુદ્ધિ માં જે આપવાનું પ્રકાશ છે એ અંકાર ને થ્રુ એ લેકકા સંગાય તરફ સીડેલે તો હંગલ ચાલદાર બંધ થઈ ગયો ને અને ડીરેક્ટ થા લે લે જેલર બેસાતો રે જેલર પાછળ ગયો કે જેલર ટકા સમજાઈ ગયો કે કીને દીબો જાન કે આ તો સુરેશ ભાઈનો પ્રશ્ન આ સમજાવો પોતાની વાણી પોતે જયારે સાંભળ્યા છે ત્યારે મોક્ષ હું નથી બોલું એવું લાગે એ વાત બરોબર અમારી વાણી એટલે હું બોલતો નથી ત્યાં તો થયેલો મિત્ર એટલે આ પ્રત્યક્ષ કે અંકારી વાણી થઈ હું માલિક વાણીમાં હા તો પોતે બોલનારું હોય બીજું કોઈ બોલે બીજું કોઈ બોલે ખબર ના હોય યાર અંતિમા હોય કોણ કરે છે ખબર ના હોય આની કોઈ બોલે So બધી જગ્યા <laughs> <Yeah>. <observing> ના બોલો એ બઉ જ સરસ છે પણ એનું કેવી રીતે કરવાનું હંમેશા પોઝિટિવ કેવી રીતે કરવાનું પેલો એમને તો પોઝિટિવ બોલો નિગેટીવ ના બોલશો પોઝિટિવ રહો નેગેટીવ ના બોલશો તો કે એવું કેવી રીતે બને એમ પોઝિટિવ બોલાય એ કેવી રીતે બને નેગેટિવ બોલી જવાય છે હાથી મુક્તિ ના થી બંદર માટે લુટાવાનું છે ને ના તો સંસાર ચલાવે માગવાનું જ નઈ દાદા અહિયાં તો જોઈન્ટ એકાઉન્ટ હોય એટલે કે માગવા બાબા ના જાય લઈ લેરેટ મળી લે ના કોને કરતા ભાઈ હા ચાલ બીજા તો બીજા જોવા જ છે બાર નીકળી ને મારી ફેમિલી કહે છે બધે જમને કઈ નિકાલ કર્ઞાન મળ્યું અજ્ઞાની ના કરિ બહુ ઊભી આવે કે નહીં ત્યારે હસબન્ડ વાઈફ ના ઝઘડા નો જ નીકળ્યો છે અને બઉ પાસે તમારો નીકળી ને કડક નીકળી ગઈ પછી ખબર પડી કે આ તો ભૂલ થઈ ગઈ આવી નીકળી એટલે પછી નીકળે છે બોલીએ રેક પર તો નીકળી જ જાય બધા દુબરી ને એક પર નીકળી જાય તારે બીજું નીકળે પૂછે છે કે હસબન્ડ જોડે એનો થઈ ગયો છોકરા જોડે કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવું એ સમજાવો નાના છોકરાઓ જોડે પોઝિટિવ કેવી રીતે રહેવું છોકરા કઈ કરતા હોય કઈ ઊંધું કરતા હોય તો આપડે કેવું પડે કે શું કરે છે ખોટું છે સુરેશ ભી કે આપણને બોલતા આવડવું જોઈએ બોલતા સરસ વાણી નીકળી છે મીઠી પ્રેમ લારી પ્રેમ લારી તમે જવાબ આપું છો પ્રેમ થી આપું છું શિકાર સાહેબ મારો વાણી તો આત્મભેટે હોય એટલે આત્માને ભેટ પકડી દે આત્મા ને ઉતરી ને છે પકડ કરતો નથી પણ એને ખબર નથી એટલે આપણે છોકરો આગળ તો હુમાડું થાય છે મોટી ઉંમર હુમાર હોય ને આગળ તો બગડી જાય ચોરી કરે ત્યારે ગમે છે ત્યારે નથી ગમતી બોલે બોલે અત્યારે આપણે મારમારી કરીએ તો પછી નક્કી ના બોલે એના કરતા આપણે દિડી ને જો કરવા જ્યાં એવું થાય તેલ માં લઈ જાય મારે થાય એને હમસદ કરી શું કહે અને પછી કહે ક્યાં પસ્તાવો કરે ફરી નહી કરે એવું ઘડવું પસ્તાવ કરે નહી કરે હોય પણ એટલે ફરી પસ્તાવ કરવાનો આડો થઈ ગયો નુકસાન થશે બહુ એક આડો થઈ જાય ને મારો મનમ મનમાં એટલે સંભાળ નિકાલ કરવાનો ફાયદો નો આપે જે તમે આકાર કરો છો ને થવાનું ચોરી કરો ચોરી આપઘાત કરશો જે કરશે જોડે જ આવે ઓગણપાસ પૂરું કર્યું હોય તો પચાસ થાય કહું તમ કે યોગ બ્રસ્ટલા દાદા મોટે કાઈ અલ્યા દાબરો જગત કેવ કલ્યાન થાય બાના યો યે જો પેશા માવાનું આપલા કે મારો મોટર છે ને યો ગસ્થે યો લદુરને મરતા જ ના હોય ને આટકો રિજનમ તા લે કેથી લાઈન ચાલુ થાય યો ગ્રે કીતા ના હોય કે આ ના લાગે આપે કહ્યું કે બે ત્રણ અવતાર પછી અમારો મોક્ષ થશે તો કે અત્યારે આપનો તો મોક્ષ થયો છે કેવું શું થવાનું બોલાવ મોફ થશે કયું કે શું થવાનું એમાં આ દુઃખથી મુક્તિ થઈ સમય દુઃખો થાય દુઃખો ગમતા નહિ લોકોને આ જગા તો ભૌતિક દુઃખો ગમતા નથી મુક્તિ થઈ ગઈ પછી અત્યાર મુક્તિ થાય સાથે એને પછી કાય દેહ વગેરે બઉ સુંદર છે ભગવાન અને પછી દેખેલું છે એક આપડે તો મુક્તિ મેં જે જ્ઞાન પામુ છું થોડું પામો લોકો બધું ઓછા થાય ભાવના એનું પરિણામ આવશે આપણે એક કોમ બિગન ડા આ દેલો કનેગ આ છે લાઈફ ટાઈમ મેમ્બર એટલે લાઈફ ટાઈમ મેમ્બર થયા છે ગણેશરે લાઈફ મેમ્બર થયા છે ત્યાં લેટર તો એટલે લાગુ એટલે હેડ ભાગી આપણ દોસ્તો નત્રી રાખજો હા ભગવાનના ધબવા માટે ભરતભાઈ પૂછે છે આપની જે વાણી છે એ ક્યારે આ વાણી ક્યારે એનો માલિક કોણ છે તમારું માર્કેટમાં જુટી ગયો છે પણ તમારા મનમાં એ રે ને બઉ થઈ ગયા અત્યારે અમે જે પ્રત્યક્ષ વાણી સાંભળીએ છીએ એ પૂર્વ પર્યાય છે એ તો કહું નથી બોલાય તો મારી વાણી શું કહેતો હા ત્યાર થઈ બધી આ મારી નહીં સમજાય ને અને દાન જ ખોટી નહી દરે જ ના પણ પોષાય બઉ સરસ છે આપડે ના તો ખરાબ છે એવું બોલવાથી ભાવ બગડે ને એનું નામ કે દક્ષક સંકેત કૃષ્ણ ભગવાન થઈ ગયો આપડે બધું કરતા રહી છે આપડે શુદ્ધાત્મા થઈ જઈએ પછી કર્મો બધા બંધાય છે નથી બંધાય બંધાયે એટલે બંધાય નઈ સો ટકા આજ્ઞા નઈ ટકા પાડે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 મગે આ દેરી કે દેરો હા નામ લેવું છે મેકઅપ કરે એટલે એવું લાગે એમ કે પ્રદીપભાઈ કે ના એને રેકાય તો મારા બેટા સંજીય છે તો બોલો છો ભઈ યાદ કરતી થી બોલો છો મને કે સમજો જે દિનકર ભાઈ ક્યાં છે હમણાં એમ કે